જા પોતે પોતા મારો અહંકાર બહુ વધી ગયો છે હું મારી બુદ્ધિ ખરાબ છે કોણ છે હું ચંદુલ પછી અહંકાર કયો ચંદુલાસંકારી ગયો પ્રકાશના પ્રકાશ પ્રકાશ ભાઈ છે ને એમ પહેલું નથી કઈ રીતે કોણ આવી